હા બે આજ્ઞા તમને આપી પાંચ આજ્ઞા આપવા માંગુ છું એ પાંચ આજ્ઞા તો પછી આ સંસારમાં કોઈ દુઃખ તમને હડશે નહીં સરસ ચાલશે છોકરા બપરા બધા ડાયા ફરસતા થતા જાય આ વચ્ચે આપડો અહંકાર લડતો હતો સમજ પડે ને અહંકાર લઈને લોકો ઘરમાં માથા કોઈ બધી હવે કરે છે કોણ એ બધું આવા સંસાર કોણ કરે છે એ કોને